છબીસ છ સત્યાસી આજે પેહલી એક સાત ન એવું કહી શકાય ડૂબતી વખતે આપડે તપાસ નાખી છે ત્યાં ડૂબા મારી જવાનું વ્યવસ્થિત કઈ જય જય બાળ ભગવાન હું તમને મગર મી સુધા ખોડા આવું મારે બાબ દાદા ભગવાન ધૂમ માં કોણ કોઈ ઘટ દસ લાખ રૂપિયા લાભ સારો ગામ તમને ગામ સારું બે હાલ કરું છે આપડુ ફરિયાત છે ફરજો કેવી છે ફરજો બધી ફરજીયાત છે રોગ ફરજ બધા હોય ફરજીયાત છે બધા નીકળ્યા બોટ ના નાય બુક દી જા દીકરા આપણે દીકરાઓ છે આ શું લેવ ભાઈ આ કે બેંગ ના બધું ઉતારી જાત્રા કરી કરી સાકો પર કરી વળે એની એજુબાધી ની લેતી સંતા મેં અજાક કરતો આયા અસલ અજાક કરતો આખો જા તમારી યાજ્ઞા જોઈતી એટલે મને બરાબર અંદર બરાબર અને હિંમત આવે એટલે મેં પછી શરૂ કર્યા કે આ રસ તો તમારે કઈ કરવો જ પડશે હા પણ બોલો ઓળખાતા ઘણા ચીજ બીજી કઈ પોતાની માનેલી ફાઇલો ચોખી કરવી પડે તમને થોડું ઘણું દેખાડ તમને દેખાય છે સમજાયું ને તમે હમ સબંધ આપણ જય કઈ રીતે થયો આત્મા ફેલ્યો અત્યારે આ સંસાર માં આવ્યો આત્મા તો કઈ રીતે અશુદ્ધ થયો ઓફિકણ રજા હોય ને આવો બધું જણાવો વેરા આવો ને બધું જણાવ્યું કેવી રીતે વસ્તુ જાણવા બહુ ઈચ્છા છે જાણવાની ખાસ ઈચ્છા છે કે? ધીરજ છો તમે ધીરજ હા હેલો હું હાથમાં છું એમ કે હાથમાં ધીરે હાથમાં શું હાથમાં કામ કરે છે શરીરમાં આત્મા શું કરે છે અંદર તમે આત્મા હોય આ તમારા શરીરમાં શું કરે છે આત્મા નું કોઈ કામ નથી અંદર પૂરું કરે છે એમ કે શું તે ખબર નથી શું પૂરું કરે છે કઈક પૂરું કરે છે આપણે ગયા અવતારમાં કર્મ કઈ કર્યા હોય તે આ લાઇફમાં એ શું કરી આપે આત્મા દુઃખાર્જ કર્મ What what what is the, me, uh, what is the... Uh, being there atma, શું કરે છે તમારા તમે કર્મ ડિસ્ચાર્જ karma. છો તો આત્મા શું કરે છે એમને તમને શું હેલ્પ કરે છે અથવા કોણ ડિસ્ચાર્જ કરે છે નથી ખબર દાદા જાણવું પડે જાણવા માટે આવતા છે આપડે એવા ખાવા પીવા માટે ખાવા પીવાનું દરેક છે બધા ને ખાવાનું કેવાનું એમ છે દાદા કે આપડે ત્યારે એમનું કેવું છે કે આ કર્મ અનુસાર અવતારો થયા કરે છે પણ પહેલી વાર આપણી ઈચ્છા અનુસાર છે પહેલી વાર કેમ કે સમજાય તમને આવો રજા હોય તમને શું લાગે છે મેળા ચાલે છે અને અમારા રોલ આ કર્મ નો ફૂલફિલ કરવા માટે અહિયાં છીએ હાથમાં શું કરે કરવા જેવી વાત છે વિચારવું પડશે એમ કે વિચારવું પડશે એમ કે દરેક ખાધું પીવું માત કરીને મેં પૂછ્યું એકદમ બચાવ છે આપડે દાદા ભગવાન દાદા ભગવાન નમસ્કાર કરવાનું આમ કઈ નમસ્કાર પ્રગટ થઈ ગયા છું અને તમારે પ્રગટ કરવાનો આ દિવાળ ગયો છે તમારે દિવસ દિવાળી જય ને હું પોતે ભગવાન જાય ને જાણે તમે આમ નમસ્કાર કરો હું પોતે ભગવાન હા તમે બોલાયો પાંચ મિનિટ પોણા બે વાગ્યા વધુમાં થોડું રહી તું પછી બે માં તો બિલકુલ એટલે હું ઉઠીને શું કરવા શું થઈ ગયું એટલે પછી સમજ પડી ગયું હું આવી ગયા હું આ તો હું વિધિ કરું છું ને તે ઉદાહરણ ના રાખે નિંદ્રાજ આ વેધિ એ ચાલે મેં કચી પછી કોઈ ઉઠે તો બે વાગ્યા બધા દીખવો બે કલાક માં બે કલાક મેં તો મને આરામ થયો હું વગર ની ઊંઘાવતી નહી તમને હું ચાલુ રાઈ વાર હોય દાદા તમે કોઈ વાર એવું પણ હોય જાનવર બનવાનું તો હું વાર ઊંઘા મિશિંગ કરું ઊભા જ કેવાય દાદા એ એક જાતની ઊંઘ જ કેવાય અને રિલેક્સ માં તો બધું જાગ્રત જ હોય પણ ખાલી આંખો બંધ કરે ને એના જેને રિલેક્સ કે છું પેલી ઊંઘ કેવાય અને પેલી ગઢ કે સાઉન્ડ સ્લીપ Yeah my phone is not વિતર છે <c Diana> ગાર બરાબર એમ જાય તો આપણા રિપ્રાય છે તો ફ્યુચર કેમ કરે છે આપણું ડાયવ નથી કરતો સમજી ગયો પુરુષગાર પૂર્વક ઉદય બસ ઉદય રિપોર્ટ લીધા ઉદય યાર સગડ થાય ઉદય યાર સગડ થાય ઉદય એમાં પેલો અજ્ઞાની માણસ અહંકાર કરે કે હું કરું છું એ કરતો એના બુદ્ધિ બુદ્ધિ બધું મન બધું બધું કુદરત ના અહંકાર એના હતી અહંકાર એ પછી નવો ઉભો કરે છે કે આ હું કરું લાગે છે તે પ્રાંતિ છે એના કર્મ ઉભો થાય છે એના આપણે જોયા કરવા હા ના કર્યા સમજી ગયો ને બધા કેમ પાંચ પૈસા નીકળી જાય હલગું થઈ જાય વાંધો નઈ થોડી થોડી પીશું દાદા થોડી થોડી પીવાની રાખવાની તમને અનુકૂળ આવતી હોય તો કેવું મારી આવ્યો એટલા માટે પેલો કરી દીધો બરાબર બરાબર બરાબર ને ટાઈમ નક્કી કરવા છે બધા જણાય આપડે દાદા આપડો તડકો એવો કલ હું કરીને રાખ્યો I need to go to the hotel. Come on, come on. What? I'm going to go to the hotel. Okay. Here, I'll be back in a while. Okay. A little while. Alright. I'm in my house today. I'm leaving with you guys. Today? You okay. okay. have to go to the hotel. I'm leaving with you guys. Oh, you're staying over in the hotel. I said I'm leaving to the hotel. I don't know that. I have to go to the hotel. Put in the hotel. લાગણી બતા મોટું આવશે ચાર વખત બ્રોડ માઇન્ડ રાખું પછી એક પે પાછી ફેર ના રહે એવું થઈ જાય ના કેમ રે ના રે પછી પ્રતિમા કરવું જોઈએ પ્રતિમા કરવું જોઈએ હું રોજ પ્રતિક્રમણ સવારે એમના કરું છું એમ કે ભાવના ને પેલું શીખવાડ્યું છું ને મેં ગયા વખતે શીખવાડ્યું પ્રતિક્રમણ તો કે હું રોજ સવારે એમના પ્રતિક્રમણ કરું છું કોણ થઈ ગયો તો નહી રહ્યા છે એને પૂછો એ જ તેדינה જાઓ જાઓ જાય એને ઓકે કરજો ભગવાનને જરા ઉભા કને છો કરું ખેડું બાંધું ઓરિયોની બરો ખેડું ओम शरणं गच्छामि ओम शरणं गच्छामि ओम मारुजनकाय कीर्तिं दिनेवो शुद्धआत्मनः ओम मारुजनकाय कीर्तिं दिनेवो शुद्धआत्मनः ओम कल्याणकरं धारकं लोकं धीमक्तेव शुद्धआत्मतु ओम मारुजनकाय कीर्तिं दिनेवो शुद्धआत्मनः केवलं नाम जपये ओम केवलं नाम जपये ओम केवलं नाम जपये पुष्यत्आत्मनचू ओम Oh માનવન કાયાથી સદન સુધે એવો શુદ્ધ આત્મા ભાવગણ નવકંથી મુક્ત એવો શુદ્ધાત્માથી થઈ હોય ઘરે પહોંચાડ્યું હોય બધું જોયું આખો બંધ બોલ જોવા મળે